લોકો કે સુખી છે બહાર સુખી હોય લોકો તમે શું ક્યા છો અને તમે મૂરખ એવું છોડી માની બેઠા છે હું શું કે છું કઈ જાતના મૂરખ છો તમને લોકો શું કે લોકો આજુબાજુ ને આ ગામ માં પૂછ્યો બધા તમને શું કે લોકો કે ભાવ હશે તો મન નો સ્વભાવ આપેલું વિજ્ઞાન છે કેવું છે રાખી શું કરવાનું કેમ રાખી શું નુકસાન કર્યું બૈરી મળ્યા છોકરા મળ્યા પૈસા મળ્યા પછી શું જોઈએ આપડે માહીશની જગ્યાએ જો બીજી પડે માવી સ્વામીની જગ્યાએ જાવ છે રમેભાઈ એ જ એ જ ડાઈન પર જાવ છે આપણે કોઈ વિચાર જ ન કરી એવો કોઈ વિચાર જ નથી કર્યો એવો કોઈ વિચાર જ નથી કર્યો એજી આત્માને દુખ પડ્યું નથી હજી આત્માને દુખ પડ્યું જ નથી દુખ પરથી તારે વિચાર કરશું જ્યારે આત્માને દુખ પરથી તારે વિચાર કરીશું સુ સુખત ક્યાં પડ્યું છે દુખ નથી પડ્યું એમ કે છે તેનું ઘેન ચડ્યા કરે તેનું ઘેન ચડે શું થાય મહાવીર ભગવાન પેલું આપડે આપવા છીએ એવું બંધ થવું જોઈએ મોક્ષ જવા માટે દરેક કર્મો ખપાવવા જોયે મોક્ષ જવા માટે દરેક જાતના કર્મો ખપાવા જોઈએ મોક્ષ કર્મો ખપાવી દેવાના છે તો કરવાનું રહ્યું કર્મ ખપાવા માટે ફાઈલ નો નિકાલ કર્યા કરવાનો ખપાવવું પડશે ક્યારે હોય કે જ્યાં સુધી કચાસ છે ત્યાં સુધી શું નહી આગળ જ્ઞાન જોગપ જેમ ખીલવા માંડ્યું રે? તમને અસાતા ના લાગે તમને અસા લાગે તો જ્ઞાન ઉડી જાય થાય થાય એ અસાતા કેટલાક જાણે કેટલાક વેદ ખરા અકળાયા કરે શું કરે એને સભો ગુંગરામાણ બહુ ખોર હોય ત્યારે ગુંગરામણ થઈ જાય માણસ નહીં તો આમ ગાળો સાંભળતો હોય તો ગુંગરામણ ના પેટમાં પાણી ના આલે, તારા આપણું જ્ઞાન કહેવાય એવી ખરાબ ગાળો સાંભળતો હોય સાંભળે છતાંય લીખેટ લીખેટ થાય નહીં તો બારના સંસ્થાના લોકો ના ખરા અને સાંભળે છતાંય પેટમાં પાણી ના આવે તારે ખરું આ જ્ઞાન એવું જ્ઞાન આપેલું છે મહાવીર જેવું રહેવાય ભગવાન મહાવીર જેમ વર્તા તમારે જો આજ્ઞામાં રહે આજ્ઞામાં નથી રહેતા એ જ તમે જયારે આજ્ઞા છોડો અમારી આજ્ઞા જેવી તમે ચુકા નાટક કરવું પડે વાંદરા વેળા એ કે આત્મા નું સુખ ના ભોગવવું હોય મન નું સુખ ભોગવવું હોય તો આ બધા નાટક વેડા કરવા પડે વાંદરા વેડા કરવા પડે વાંદરા વેડા કરવાનું માણસો મફત આપત છે કે એટલે બધા મારા જોઈએ તમને મનમાં એમ થાય ગયા દાદા તો નાની છે આપણને મોકલ્યા ને એ ના તમે તો બધું વસ્તુ ને એ ઉચકવાની પીડા પણ કરે જે જ મોટા ધંધા વાળા ને અક્રમણ નીચે ખૂબ છતાં એ બધું નીકળી જાય છે નીકળી જાય પણ તમે મનમાં તમે અધિકાર મને બે ચાર વખતે ઠપકાર તમારી ભૂલ પરિણામ છે ને કઈ શું કઈ કરી દે એ ભૂલ કે એમ ઠપકો આપવો તમારે કોઈ ખરેખર નહી આપે તમે આપી દીધો આપે તો થાય દાદા જાગૃતિ પૂર્વક વ્યવસ્થિત ની આજ્ઞામાં વ્યવસ્થિત ની આજ્ઞામાં રે તો પછી બઉ ઉકળાટ ના થાય ના થાય